પેલા આવું શક્તિપાત નામના શબ્દ આ કલીમ નીકળ્યા હતા શાસ્ત્ર શક્તિ પાત શબ્દ ના ભાઈ આશીર્વાદ હોય હોય કૃપા હોય प्रसाते, प्रसाते शक्ति घटे तो नहीं करत जो उपाधि चिंता शक्ति पात चिंता के બધી જેમ ત્યાં પૂનામાં બધે શક્તિ પાડે જો મળી આવ્યા છે પુટા મળી આવ્યા લાલ તું બહુ ને મારા છોકરા અંકે બધી વસ્તુ હોય પણ છોકરા અંય છોકરા ના ગયા અવતારમાં બચ્ચા હતા કૂતરા ગધેડા બધા બચ્યા બચ્યા બચ્યા મારા બચ્ચા ની પાસે ગયા અવતાર બચ્ચા હતા દરેક અવતાર બચ્ચા હોય એટલા માટે હશે ના પિતૃ તર્પણ થતા જ ને આ તો બધું વૈજ્ઞાનિક સીધી રીતે દાંડ કરશે નહી માટે એને કઈ એવું પકડાવો દાન બાપી પાસે કરે બાપ તો ગયા બહાર તો લેવા દેવા નથી પણ પેલો દાન થયું હે એના હાથે એટલું ફળે એને ભર્યું પછી એની પાસે કરે એ શોધખોળ કરી દીધા તો કેવી રીતે આ વિચારશીલકો ઉડી જાય આટલો તો ઉડી જાય ને સર વિચારશીલ આ વિચારવું ગયો મહત્વ ઘણું ઓછું અપાય છે શક્તિ ઉપાસના મહત્વ ઘણું ઓછું અપાય છે મહત્વ નથી એનું शक्ति महत्वपात को महत्व है હવે આદ્યશક્તિ વાત કરી આદ્યશક્તિ છે સમજ ને આદ્યશક્તિ પૂજન હોય તો પ્રકૃતિ સારી રહે ના થાય પણ બધા હાથ પૂર આદ્યશક્તિ હાથપેલ થાય આવે તો હવે દિન આ રાતે સકને આવ છું એક બાજુ માતાજીને પૂજન કરી અંબાજીના કાયકા માતા સરસ્વતી ના બધાને એક બાઈ બેહીને લડે એ આજે સકને આ કે બસ ઈ જ આ દે સકને છે એટલે ત્યાં જ લડું છે નામે અને દુખતા તા પૂજી એટલે એટલે કબા મતલબ ઘરે પણ બજાવે છે ને હા હું તારિત દાતો ગાય બે ગાયો કાતી નહી તમને તમે તો પાણી છો કે ગાય તમે તો કપાસ નહી મારા છો આ કપાસ મારા છે કે કપાસ જોડતા નથી તમાર હોય તો તમને દેખતા વધે અને વરસાદ ની જરૂર છે વરસાદ ના શું કઈ જાય બિચારા એટલે માતાજી ને ભક્તિ તો કરવી છે મા પ્રકૃતિ ના માટે ને પ્રકૃતિ પ્રકૃતિ સારી હોય તો ભક્તિ કરવાથી દાદા ભગવાન વિકસે ને હા ભૂખ લાગી અને પછી ભક્તિ કરવાની છે પછી પ્રકૃતિ સરહજ રહે પછી એટલે પછી આત્મા નો લક્ષ બેઠા પછી એમાં રમણતા આખો તૈયાર બુદ્ધિ છે કે એની રમણતા કરાવડા બુદ્ધિ રમણતા પોતાની રમણતા નહીં થઈ જાય અહીં દેખાય છે આમ કરો દેખાય છે એટલે પરચૂકી દે બદવામાં આવી ગયો બરાબર જી દે દે રમતા સુધી બંધ કરી દે કદી બંધ દે દીને દબાણ ધન ધન રમતા કરાવવા સંસારમાં પકડી રાખ હા પકડી રાખ રમતા પર એ કરાવડ આ એક કરા જગતે રમણ ને આ રમણ સુભા શુભ કરે જગ્યા બાબા ની ભક્તિ નથી આપડે અહંકાર બીજા નો લેરાટ સ્વરૂપ પોતાનો અહંકાર ખરા બીજા નો અહંકાર લઈ લે વિરાટ વિરાટ શું શું કરવું હોય તો એ વ્યક્ત થાય કરવાનું હોય એટલે વ્યક્ત થાય કે ફક્ત કરીને જ વ્યક્ત થઈ જાય છે આજ્ઞા આપી છે ને પછી આજ્ઞાની જરૂર ના રહે પછી આજ્ઞાની જરૂર ના એમાં કશું ના થાય ધર્મ થાય ધર્મ થાય કેવાય કોઈ જીવ ને સુખ કમા ઘણી પોટી પુન્ય બનતા અસીમ થઈ જાય ક્યાંક બહુ બોલવાનું આવે છે એવું લાગે છે હવે દાદા ભગવાન લક્ષ્મા બેસતા જાય વારે ઘડી બોલવાનું રહે ને દાદા ભગવાન તો આપડે વ્યક્ત થતો જાય વ્યક્ત થતો જાય આપડે બોલીએ ને એટલું વ્યક્ત થતો જાય शरीर अपने हा शरीर देहनी <laughs> ता पर आत्मा थे આત્મા દોર તો જેના હાથમાં ઓળખ્યો હોય તે કરાવી ના દેખાતી હોય કઈ દેખાય કે જાળ્યો હોય ને તે દેખાય છે જુદો છે તમારા થી જુદો છે આત્મા શરીરમાં રહેવા જતા જુદો છે એ શંકા કરે છે તે જ આત્મા શંકા ના કરે તો પછી શરીર જ છે જેને આત્મા વિશે શંકા ના થતી હોય તો પછી ખરેખર છે એ વાત એ બિન આસવંત છે એ બિન આસવંત છે એ ખરે અનામી થશે નીકળે તમારી પાસે આવું તમારી નાનામી નહી નામી નીકળશે અનામી નાનામી ના હોય નામી નાખી બધા પછી ચિંતા કરી થાય ને આ તો તમે છ નથી તે તમે કહો છો તમે નથી અત્યારે ઓળખવાના દે એનું ઓળખવા પૂછ્યું એટલે આપડે અપમાન કરે તો તમે એસન તમે ચપાલ લઈ લો અને જો તમે આત્મા હોય નઈ તો એસન દે કોઈ જુદી જુદી થાય ને હાજન સમજી ને એટલે એટલો ભેર આપણે ને, ના કરું કહેતે થયા હતા નહીં નહી કહો નહીં નહી કામ નહી જુદા ઘર્ષણ ઉદ્દલપુર ના રસ કહેતા આત્માના સુરત છે આગળ બધા નવા દર્શન થયા કેડે કે તે ગુલામ થઈ ગયા ચાલુ અંદર એક 84 માધવ ચામણે ત્યાં સવારી જય સચ્ચિદાનંદ તારીખ 15 એક 84 માહાત્મા સુરેન્દ્રભાઈ ને ત્યાં બનિયા સવારી ક્યાં કરેલું અરા ઓયો તિયા નમ નમ નહીં નહીં નિમેશ નિમેશ નિમેશ જગત શું છે આ બધું પ્રાઈમરી અને કોલેજ કોર્સ શું કહેજ્યુએટિક વાતો એ ભગવાન આ દુનિયા બનાવી ને ભગવાન બધું આમ કરે છે બહાર કરવાનું શું રહ્યું એમ આપડે એવું પ્રશ્ન ઉભા થાય બધા સોલ્યુશન ના આવે સિદ્ધાંતિક ના ભાઈ વિરોધાભાસ અને એક બાજુ આવી રજા પાછ સિદ્ધાંત્રમ તમામ પ્રકારના ખુલાસા મા બોલાય નઈ તો શું બોલાય તો એમ કે શું બોલાય વિરોધાબાદ વિરોધ એવું આ આપડે નહીં ઓળખવાનું સાધન આપેલું એ નામ થી બધા ઓળખે અને તમારે પણ એ જાણો કે આ ઓળખવાનું સાધન આ છે તમે ખરેખર કોણ છે ખબર નથી એટલા માટે આ જગત બધા શાસ્ત્રો એટલા જાણવા માટે કારણ તમે જુદા છો અને નિવેદ જુદા છો આમાં બે ભાગ જુદા જ છે પણ ભ્રાંતિ લઈને એકાકાર લાગે છે અભેદતા લાગે છે એવું નથી એમ એવું નથી એમ કે કોઈ બોલે તો લાગે અંદર એમ એક મિનિટ સુધી આખું મકાન અડગી જાય બધું લાગે તીકડે દવાડો समझाश कर तो पी शू कर થોડું ઘણું મુક્ત કરવું પડે એમ કે બધા સાથે રહેવું હોય તો થોડું ઘણું મુક્ત કરવું જોઈએ સહન કરવું જોઈએ સમજવાની જરૂર છે કારણ સહન કરવાથી તો શું થઈ જાય જેના આપણે સહન કરતા તેના જ વિરોધી થઈ જાય સ્પ્રી કુદે એટલે બરાબર એટલે પેલાથી એનો નિવેડો લાવવો છે જો બણછત ત્યારે અરે મેનેજમેન્ટ નું મેનેજમેન્ટ નું બણે કોઈ કોઈ આ દે કે વિરદો પાસ એમ કે તમે કહો તેમ કોઈ કરે નહીં રિપોર્ટ તો આ પા દોર કે વ્યક્તિ માં કે બધું બધું મેનેજમેન્ટ માં જો કોઈ ડિફર થાય આ ગયા ડિફરન્સ ઓપિનિયન થાય થાય છે એટલે આ ત્રિ નિવેડો લાવો મદદ પડે તેમ પ્રેમ કરતા જાય મદદ પડે ને પ્રેમ કરતા જાય કેરે તો દીવેડો લાવશે ને નિવેડો લાવે તો દાબી શકાય છે પણ પછી દરેક તરે નિવેડો નથી આવતો નિવેડો લાવવો હોય તો લાવી શકાય પણ દરેક વખત આવતો નથી કાળ બદલશે તો બદલવું થાય મારું સાચી મારી જાય છે એવું લાગે આપણને સાચી ગુસ્તી મારી જાય આપણે ખોટું સ્વીકારવું પડે પધલ થઈ જાય જ પધલ છે આ ગોડ હેઝ નોટ ક્રિએટેડ દીસ વર્લ્ડ એટ ઓલ દી આ વર્લ્ડ વિજ્ઞાન થી બહુ થયેલું છે જેમ ટુ એ ઉપર ભેગા થઈ જાય અને વરસાદ પડી જાય એ રીતે વિજ્ઞાન થી જ વિજ્ઞાન થી દરિયામાંથી વરાળ થાય છે વિજ્ઞાન થી અને તે વાદળા બંધ છે માણસ શરીર વિજ્ઞાન થી બને છે એમાં બ્રહ્મા વિષ્ણુ છે નહીં કોઈ પણ જે જે છે એ ખોટું નથી એ લૌકિક નાના બહાર બહાર મંદિરો માટે જ્ઞાન છે એને આપણે એમને કઈ આ ખોટું છે એ બાળકો લોકો સમજે ના પડે તે લોકો માટે બરોબર છે અને જેને બહુ ડેવલપ માણસો હોય છે બધો મોહી મોહ ખરો તમને કોઈ વસ્ત્ર કોઈ વસ્તુ બહુ થાય ખરો મો છે માણસ ને દરેક વસ્તુ નો મોહ થાય છે બેભાન પણ એવું લાગે છે માણસ અનૈતિક ને બધું અન્યાય બધો કાર્યો કરે મોહ ની મોસી કરે જો મોહ ના હોય તો આવું ના કરે મોહ એટલે ચોરી કરે એ મોહ જ કારણ છે ને કોઈ વસ્તુ મોહ હોય તેથી પૈસા ચોરી લે પછી મોહ આ બધું મોહ ના જ આ બધી જવાબદારી ઉભી થઈ છે અને હું નિમેશ ભી છું એ મોટા મોટો મોહ જે તમે નથી તે તમે કહો છો માટે બરોબર છે વ્યવહાર જાણવા માટે બરોબર છે પણ તમે જે માનો છો તમારી બિલીફ એ રોંગ બિલીફ છે આત્મા છો અંદર શું છો આત્મા હા એ તમારે સેલ્ફ સેલ્ફ ને રિયલાઈઝ કરવું જોઈએ વાંચવામાં આવ્યું છે સેલ્ફ ને રિયલાઈઝ કરવું જોઈએ વાંચવામાં આવ્યું નહીં એ સેલ્ફ ને જાણે કે આ બધું પઝલ પછી ના થાય પછી કોઈ પણ વાત નું ગાળો ગયો પજલ ના થાય માર માર્યો જેલમાં ગયો તો પોલીસ વાળા ચડીકાવા દુઃખ થાય કે પછી એટલે ક્યાં ક્યાં મુશ્કેલી આવી પડશે કેવાય નહીં ક્યાં કઈ જતો ભાઈ આવી પડશે એ પોતે નિર્ભય થઈને ચાલ્યો એટલે બસ થઈ ગયું કૃષ્ણ ભગવાન કહ્યું વિતરાગ નિર્ભય થાવ નિરંતર પરમાનંદ હોય કે સુરત ને સ્ટેશન બધું જ્ઞાન થયું તે સર્વિસ વ્યક્તિ આપડે જા સાક્ષાત થાય અને પછી એકાકાર કરવા માંડે અત્યારે ભેદ પડી ગયો છે બુદ્ધિ થી બુદ્ધિ ભેદ કરે બુદ્ધિ થી વાઈફ જોડે ભેદ કરે અતારી પેટી પેટી મારી પેટી કપડા મેળવ્યા એવું ક્યાંય ના બુ કર્યું ન કર લોકો છે ને સાતું સુખ છે નહિ કલ્પિત કલ્પિત સુખ હોય બધા આપડે શું કરીએ પરવસ્તા લાગે કઈ થોડી ઘણી પાર્કું સુખ લઈએ તો લાગે ખરી એમ જગત ને તમારું બધું કોણ ચલાવતું છે મજૂરી થાય ને ચલાવતા મજૂરી મજૂરી કરે તારે આત્મા નથી ભગવાન મજૂરી નથી આ બધો અહંકાર ચલાવે છે પણ ચલાવે એટલે અહંકાર જરૂર ખરી ગંકાર ની દુનિયા તો ચાલ્યા કરે પણ અહંકાર નિરહંકાર થી ચાલ્યા કરે કે આજ અહંકાર થી ચાલે અત્યારે ચાર જંકાર થી ચાલે છે બે હજાર ચાર જંકાર થી ડિચાર થી દુનિયા ભોગવતો જાય ને જો ચાર્જ અહંકાર બંધ થઈ જાય તો એક ડિચાર અહંકાર થોડોક રહે તો ભોગવાનું એટલું પછી મુક્તિ થઈ જાય એમને સ્વતંત્ર થઈ જાય કૃષ્ણ ભગવાન માનો છે શંકર ભગવાન ની પૂજા પાઠ કરે શંકર ભગવાન બઉ સારું કરે છે તો પૂજા પાઠ કર ઘરમાં ઘરમાં બધા શંકર ભગવાન ચાલે છે સ્ત્રીઓ માટે બરોબર છે પછી બીજું કોણ જુદું કોણ તમારે છોકરી તમને ગમે છે બીજી બધી આટલી ગમે છે પણ એ જ ગમે તેનું કારણ છું છે કારણ તો હજુ સુધી મળ્યું નથી હા એનો આ પૂર્વ છે આગળ સમજો ને એ પુનર્જન સાબિત કરે એવું છે હું તમને કરી આપીશ બધી સાબિત સમજો ને ચડે નહીં કોઈ કાળ દેખી તું કારણ કોઈ ના મળે બુદ્ધિ બુદ્ધિ વાળું કાર્ડ એ મળે નહીં એ ખરું કહે છે કારણ એક આ હિસાબ છે તમારા બેવના નો ગયા તિસાબ બંધાયેલો આ હિસાબ ભોગવવાનો કરી નવે છે પાછો કોઈ ફેંકતી ફેંક કોઈ ફેંકતી ફેંક નહીં કોઈ એક હપ્તા ઇફેક્ટ ભોગવ ભોગવ્યા કરવાની શાદી કર્યા પછી પ્રશ્ન ઉભા થાય શાદી કર્યા પ્રશ્ન છે ને ઉભા થાય ને એ તો શાદી ના કરવી પછી પેલા ખાસ જરૂર જ છે ખોટું નથી પૈસા ક્યાંથી આવતા છે બધા પાત્ર પર તરફ હીલા મળે હજ બુ વિકાસ ન વાતચીત થાય વિકાસ થતી જાય મૂર્તિ બઉ પણ પ્રગટ થવું છે પછી પસતા પેલા હતા સારું હતું આ પસ્તાવા જેવું જગત પર થયા જઈ કશે કાર્ય સંકલ્પના થયા જગત કાર્ય નાપાસ થયો એ કાર્ય છે અને પરીક્ષા એ કારણ છે પ્રારદ ને પુરસાદ પ્રારદ ભોગવાયે પ્રસાદ કરેલો कारण है पुरासाद कर फल भोग अत्य प्रारंभ भोगी रहो नव पुरुषाद तो करता, करता है नव करो छोक पुरु कर जन्मे मे छोक थोड़ा कर खबर नहीं पड़तीदे <laughs> <नहीं होती है। laughs> પ્રારંભ ભોગવી રહ્યા છો પણ પુરસાદ થયા કરે છે તમારે ક્યારે બેઠા છે તમે ખાસ કામમાં છો ખાસ તમે કામમાં બહુ અર્જન્ટ કામમાં બેઠા છો એ તમારું કોઈ આયા માણસો ઠીકેશભાઈ કરવા માંડે કામ મનમાં કામ ઘણું અને અગત્યનું હોય અને આ રીતે માણસો આવે અને ડિસ્ટર્બ થાય તો લાગે તો છતાંય તમે ઘરમાં આવે એટલે આવો કહો આવો કહો ના નથી ગોઠવેલો જ છે તો શા માટે ઊંધો પુરસાદ કરવો તમને સમજાયું ના સમજાયું એ ખસવારા નથી તમે ઊંઘો પુરસાદ કરે જલ્દી જાય તો સારું ઉપાધિ થાય પણ એ ના જાય એ તો પ્રાભ ના આધારે ટાઈમ ગોઠવેલો છે શાંતિથી કપાવાની એને શાંતિથી કપાવાનું એટલે તમારે અંદર જે આડાવા વિચાર આવે તો આપડે પસ્તાવો કરવાનો કે ભગવાન આવો ખરાબ વિચાર હોય તો પસ્તાવો કરે છે ફરી આવો વિચાર ના આવવો અમારી ભૂલ છે મકાનમાં કેટલા રૂમ છે તમારા ગણ્યા નથી કોઈ દિવસ બે ત્રણ વસે બસ તો દસ પંદર હાજર મહેમાન આવે તો રાતે અગિયાર વાગ્યા આવે મહેમાન બધા દસ પંદર જણ આવે અને અંદર બોલાવી કરીએ હા રાત્રે અડા અગિયાર ગયા હોય અને આપડે બેહાડીએ બેહો બેહો પછી આપડે કઈ એ લોકો કે અહી રહેવાના છીએ બે દાડા તો આપડે શું કહીએ ચાર દાડા થોડી લો આપડે કહીએ ને કંઈક ના અસર ખીચડી ની કડી બનાવી દો ને એટલે અસર થાય ખરાબાર એ જબાડવાનું તો છે જ અને ઉપર થી પાછું પૂરું છે સમજ પડે ને તમને એ પુરસાર ખરાબ થઈ જાય ને એ અમને આપણે સીજ પડશે કે તમારે ઘૂસી નાખવું ને પત્તા ઉગાડી શું કહ્યું જ્યાં જ્યાં મત બગડે ત્યાં પત્તાઓ કાઢલો કારણ બગડી જવું એટલે પ્રહાર પૂછ્યા તમે સમજ્યા બે જ પૂછતા તમે કહો મને કે હું આ પદ્માસન બસ્તી કરું છું રોજ કરું છું તો હું કહું કે આ કેમ નથી કરતા આમ આમ કરો હું શું સમજે તમે આ બધું ભેગું થાય તારે કાર્ય થાય પણ માથું સારું હોય તરી સારું હોય એ બધા સંજોગો સંજોગો થી ભેગું થાય એને એ બધું સમજભ એમાં પોતે કરતા નથી બધા સંજોગો ભેગા થઈ રહીએ પોતે બીજા બધા સંજોગો ભેગા થઈને કાર્ય કરે અને સંજોગો ભેગા ના થાય તો કામે ના થાય તો કામ ના થાય સમજો સ્વતંત્ર રીતે આપણે કરી શકીએ પુરસાદ અંદર ની વિચારણા તમે ફેરફાર કરી શકો છો સમજ ને એમાં કોઈ બીજા દખલ ના કરી શકે પણ અજ્ઞાનતાથી આ એમને ચાલ્યા કરે છે આ મન શું કર્યું છે પોતે ખવડાવ છે નહીં દેવાનો રાખે ને પણ મોડે ઉપર થી સારું બોલે અંદર થી બધું એ અંદરનું જે ડ્રોઈંગ થાય છે એ બધું આપડે